તો પ્રશ્ન ઉભો નહી થાય બીજો કઈ પ્રશ્ન હોય તો મને કે બાબો હોય તે ઉભો થાય ને ઉભો થાય ને તું કહું આ બાબો સારી રીતે કરે છે આ ના ભાઈ આ સાબુ કરે એમ કર